ભગવાન ના હસીમ જય જય કાર હો દાદા ભગવા નારણ માં વિરળો માતા નો મઢ ूहिक दादा संग भक्तो न आत्मा ठारो सामुहिक दादा संग आशीर्वाद सचिद नंद मा आशीर्वाद आशा पूरा सचिदानंद मा आशीर्वाद आशा पूरा सचिदानंद माँ आशीर्वाद आशा पूरा सचिदा આનંદ માન દેજો અમને આશા પૂરા મા દરસન તે અમને આશા પૂરા મારસન દેજો અમને આશા પૂરા મા કુલદેવી માતાજી ની ભક્તિ આપણી પ્રકૃતિને સામર્થ્ય આપે છે થોડુંક સામર્થ્ય એટલે શું કે જેમ જેમ આપણામાં આ મહાત્મા તરીકે બધાએ જેને જેને દ્રષ્ટિ છે જ્ઞાન છે અને જેની પાસે જ્ઞાન કે દ્રષ્ટિ નથી એમના માટે હિંસક ભાવો ઓછા કરે છે અને પીડા આપનારા ભાવ ઓછા છે જ્યારે મહાત્માઓ માટે અભાવ તિરસ્કાર તો બધા સમજી ગયા છે બહુ સારી રીતે આ બે આપણા ઓછા શકે એવું સામર્થ્ય મળે આપણને આ કાળમાં આજના આપણા શરીરોથી એવા સામર્થ્ય ના હોય અને દાદા ભગવાન મૂળ પુરુષ અવતર્યા એ તો અવતારોનું બધું લઈને આવેલા ભેગું કરીને આપણામાંય આપણે પૂર્ણ ખરી બધાય નહીં પણ આ દેહના સામર્થ્યમાં આ એટલે બહુ ભક્તિ બહુ જ કામ કરે બેઝિક જરૂર છે ભક્તિનું બહુ મહાત્મ્ય છે પુષ્કળ ભક્તિ અને જ્ઞાન સાથે હોય તો કલ્યાણ થઈ જાય છે અને મહાત્માઓને જ્ઞાન સાથે હોય એ બહુ ખીલે છેક સુધી સંભળાય છે ને બધા તો એકાદ પદ ચલાવ છે જેને અનુકૂળ હોય બોલો બોલો કોઈ પણ સરસ સચિદાદ કવિરાત પદો એટલે મહાત્મા બહુ જ્ઞાન જાગૃતિ રાખાવે આપડે ખાસ કરીને અંજલી બેન ને ખાસ મળ સરસ્વતી પ્રવહન વાળા શબ્દો જોઈએ દિવ્યા તે દિવ્ય છે કવિરાજ વિશે લખે છે પાછળ આજ ચોપડીમાં અમને તો કવિરાજના પદો એક્ઝેક્ટ એ જ અવાજમાં એ જ રાગમાં બબે ત્રણ ત્રણ કલાક નિરંતર સંભરાયા જ કરે આવું દાદા ભગવાન કહેતા આપણે દરેકને આપણો ગૌરવ છે દરેક છે ધ્યાને ફાવે તો હોય જ બધા જરૂર હોય આ સિત્સંગમાં કવિના કવિરાજના પદો ગૌડાવીએ શાને માટે અમારી હાજરીમાં આ કે આ પદો ગાઓ ત્યારે એક ચિત્ર રહે કોઈ બધા મહાત્મા અનુભવ હોય ખરું કે નહીં બહુ સુંદર હોય છે પદોનું બહુ મહત્વ છે પુષ્કળ છે સત્સંગ તો એમને એક એક શબ્દોમાં એટલું ઠાંસી ઠાંસીને ભરેલું છે બધું અને વિસ્તાર કરવા જાય તો બહુ લાંબા લાંબા થયા જ કરે તો પછી એના પર જે પૃચ્યા પ્રશ્નો કંઈક સમજવાનું ઈચ્છા થાય એ વાત જુદી રહી હમ આમાં કોઈને થાય છે કશું એવું આ પદ ગાયું એમાં સમજાયું છે ને પણ આમ તો બસ એ જ છે તને સમજાય ને આ જૂનામ જૂનું પદ છે બહુ સરસ છે શું ડોક્ટર સાહેબ કહીએ કહો થોડું આપણે આપડે પાછા પુલીનાનજી જશે આ વખતે આ વખતે પુલિનાનજી અને આ તમે પહેલી વખત કેટલો વખત ગયા બે ત્રણ વખત બઉ સરસ ખીલ છે આ તો બધાના મહત્વના લોગો થઈ ગયેલા છે આપણા બધા બહુ સુંદર સુનિતા ને હૃદયથી બહુ ચરણવંદન કર્યા છે અને મા પદ્માવતી દો આશીષ અહીસે જ્ઞાની પુરુષ કી ગરીમાં સચવાય એને પ્રાર્થના કરી છે પ્રાર્થના અને ભાવના કરી છે હવે જ્ઞાની પુરુષ કી ગરીમાં સચવાય એટલે મહાત્માની ગરીમાં સચવાય આ રીતે સમજવાનું આપણે જ્ઞાની પુરુષ એકત્વમાં લઈ જઈએ છીએ ને મહાત્માઓ માટે આ જુદા શરીરોમાં આપણે એકત્વવાળા છીએ આ વાત બહુ સમજવાની છે આપણું શરીર પ્રકૃતિ કર્મોની બધી આપણો મસાલો જ્યારે જે કહો તમે એ આપણને એવી સમજમાં રહેવા દે જ નહીં એવું બની શકે છે એ તો બધાને દાદા કહે છે અમે બહુ મથ પાછળ તો કેટલી આડાઈઓ જોઈ જોઈ એક જોતા ગયા ને સમજતા ગયા તારે જ નીકળી અમે નથી નીકળી શું દાદાનો અસર બીજા પહેલાંનો તો જ્ઞાન તો જબરજસ્ત જ્ઞાન પછી પણ બહુ જબરજસ્ત છેલ્લા પાંચ વર્ષમાં જ વધારે થયું સાહેબ બહુ સારું પાંચ સાત છ વર્ષ અને અમેરિકા ગયા પછી જરા એ થયું પછી બે ત્રણ વર્ષમાં વિશેષ થોડું એટલે જ્ઞાની પુરુષ એટલે આપણે મહાત્મા એની ગરિમા સચવાય ગરિમા સચવાય એટલે આપણું આજ્ઞા ધર્મ આપણી અંદર એવી રીતે જીવાય આજ્ઞાધર્મ શરીર તો શરીરનું કામ કર્યા જ કરે કર્યા કરે છે એવી તારી પાસે બેઠી છે એ બહુ હેરાન થાય જ બિચારી કયું શરીર હેરાન નથી આ કાળમાં એ એ આપણી હેરાનગતિ આપણને સમજાય તારે મજા આવે શું આ જોવાનું છે મહેતા સાહેબ કેવું દાદા તો ગજબ ના આવ્યા હા બચ્ચા મોટા થઈ ગયા આટલા થઈ ગયા ઉંમરો થઈ બધું જ થાય છતાંય દાદાએ જ અમને સાચવવા પડ્યા અંદરથી એવું જ થયું ને આજે હમ દાદાએ સાચવવા પડ્યા એટલે પોતાને પોતાના સ્વભાવમાં મૂકી દીધા છતાંય સવામથી ખેલે ત્યારે મજા આવે ખીલવે પણ આજનો વ્યવહાર એવું છે કે વ્યવહારની અવસ્થાઓ કરી નાખે બહુ મુશ્કેલ છે બહુ આગું પાછું રાખે જ્ઞાન એને આ પદ લખ્યું છે એટલે મને બિહારીના જન્મ પાસતા ખારું પડે બોલવું છે ટ્રાય તો કરો એ કરી શકશે પછી આપણે એનો સત્સંગ લઈએ અને પ્રાર્થના અને ભક્તિનું છે પદ્માવતી માતાને અમે અમારા માટે જ ગઈએ એ વસ્તુ જોઈએ પણ બહાર બધાના કાનના હરખો લાગવો જોઈએ ને એ તો પહેલી વાત છે મા પદ્માવતી દો આશીષ એ સે મા પદ્માવતી દો આશીષ એ બરાબર જ્ઞાન પુરુષ કી ગરીમાં સચ વાય પુરુષ આશીસ પદ્માવતી દો આશીસ એસે જ્ઞાન વિ જ્ઞાન અક્રમ માર્ગેશ જ્ઞાન વિ જ્ઞાન अक्रम मार गे जन जन कल्याण कारण बने जन जन कल्याण कारण बने जन द। સત્વ મુક્ષવાસ થી સહવાસથી જૈનો ઉદભાવ ભાવ થાય જૈનો વા અનુભવ કહેવાય सर्वज्न था जरे भव कहवा पूति पोता जारी सर्वज्न था પુરુષ જ્યારે ત્યારે અનુભવ થાય જય સચિદાનંદિદાનંદ પ્રાર્થના બને બહુ બધા એને અંદર થાય છે એ જ લખ્યું છે એને ત્યાં બેઠી બેઠી એને પણ તપ થાય બધું જ થાય આ સુનિતા લલિતભાઈની લલિતભાઈની વ્યવહારથી કેવું પડે ને આ વ્યવહાર આપણો ઇન્ડિયાનો કેવો છો બસલાસ હા આ બહાર ના હોય હા સાહેબ આ બહાર નહીં હોય કોઈ જગા આવું બોલાય નહીં ત્યાં પણ હા બધા જ આવ્યા છે મમ્મી દેખાય એટલે એને પોતાનો એ વ્યક્ત કર્યું પછી એને એક બે ત્રણ ક્વેશ્ચનો લીધા છે અને જ્ઞાની પુરુષ કે સંકીતધારી મહાત્માઓ કો લઘુત્તમ ભાવ છે જય સચિદાનંદ આ એક મહાત્માના હૃદયમાં છપાઈ ગયેલું છે આ તો આપણી ચરણવિધિમાં છે ને બરાબર છે મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટ પણ સ્પૂરાયમાં આનંદ સ્પૂરાય એમાં આનંદતા હો આપણે કોઈ મહત્વ એવું ના હોય કે એના સદગુણો પેસી જવા માટે કે એલાવ કરે કે ના કરે એની સત્તા નથી રહી પણ જે બોલે ને એને ફાયદો થઈ જાય એટલે ચરણવિધિ મહત્ત્વ બહુ આપ્યું દાદાએ શબ્દે શબ્દનો અક્ષર દાદા પોતે જ બહુ ઉપયોગથી એમના પર રહ્યા છે બધું ભાનુભાઈ તો આજે વિદાય થઈને પણ બહુ સરસ રીતે ગયા છે બહુ સરસ દાદાજી બૌદ્ધિક કલ્પનાઓ કે ઉડાન જીવન સૈદ્ધાંતિક ધરાત પર લોટને લગા હે બહુ સારું લખ્યું છે આપણા બધા એને શરીર છે એટલે બુદ્ધિ હોય જ નિયમથી શું કહ્યું હા ખરું કે નહીં બોલવાનું બધા બધાને જ ખ્યાલ છે હવે એમાં કલ્પનાઓ કોને કહેવાય કલ્પનાઓ પણ નથી હોતી પણ એ અવસ્થાઓ છે આપણી બુદ્ધિની એટલે શરીરનું અંગ છે એક જાતનું અંતઃકરણનું એટલે એની અવસ્થાઓ છે આ બધી જ અને બધી અવસ્થાઓ છે એટલે આપણે કલ્પનાઓમાં એ આપણે વ્યવહારમાંથી આવે છે એટલે તો પ્રયોગ હોય બધા પણ મહાત્માઓ સમજી જાય કે અવસ્થાઓ છે અને અવસ્થાઓ ઉડાણ એટલે કે એનાથી ત્રસ્ત થયેલું જીવન એટલે પોતાને એમ જ લાગે કરે આ શું છે તો હું કેમ તો ત્રસ્ત લાગે કારણ કે એવી એની અવસ્થાઓની ભીડને બધું બહુ હોય દબાણો એને અનુભવ થાય પોતાને જીવન સિદ્ધાંતિક ધરાતલ સિદ્ધાંતિક ધરાતલ એટલે વ્યવહાર વ્યવહાર જ જ છે અને નિશ્ચય નિશ્ચય જ છે એને સિદ્ધાંતિક ધરાતલ કહેવાય ધરાતલ એટલે શરીર હોવા છતાં પણ શરીર ભાવે એવું નથી લગા હે એના અનુભવ બેઠા એના અનુભવ થયા કરે છે બહુ જબરી છે આ લોકો સુનિતા એ અને સુનિતા પુષ્પાબેન પેલા ઉત્તમના આપણા પેલા સાતા સાહેબના શું નામે જે મૃદુલા એ બે ચાર જ્યારે આ સ્વપર પ્રકાશક વિજ્ઞાનમાં બહુ મહેનત છે એમની અને બધા બે ચોપડીઓ થઈને એમાં પુષ્કર હવે એમને આમાંથી એવું પૂછે છે કે પોતાની ફાઇલ નંબર એકની લઈ આવેલી દરેક માન્યતાઓને પોતાની એક નંબર ફાઇલની લઈ આવેલી બધી માન્યતાઓને જ્ઞાની પુરુષના આશય પ્રમાણે જ પારિણામિક પરમાર્થ પોતે જ આપવો પડશે તો જ અનુભવની શ્રેણીઓ ખુલશે આ કંઈકથી ઇન્વર્ટર કોમમાં લખ્યું છે ઓછી ગંભીર પ્રયોગાત્મક સમજ સમજાને કી કૃપા કરે હું બાપરે બહુ ભારે પૂછ્યું ચાલતો કાલે જ સાહેબનો ફોન આવ્યો હતો બહુ ખુશ થઈ ગયા સારી વાત થઈ કે દાદા હું તો તમને યાદ કરી કરી અને તમારા જીવનની પ્રયોગશાળામાં તમે જે રીતે રહ્યા છો જીવ્યા છો આ ઘણો પરિચય થયો પુષ્કળ સારો એવો હતો અને આપણે મહાત્માઓને એકબીજાને મહાત્મા તરીકે જેમ જેમ પરિચય થાય ને એ બધો સત્સંગત હોય છે આ ખાસ સમજજો આપ ખાસ સમજજો હમ આજનો વ્યવહાર તો બહુ ભેદે આવેલો છે પુષ્કર ભેદે પણ આપણે મહાત્મા મહાત્મા મળીએ તો આમ જ હોવું જોઈએ ગમે તે પરિસ્થિતિઓ તો અલાઈ નાખે પરિસ્થિતિ કેમ નથી આ બહુ સમજવી જોઈએ અલાઈ નાખે એટલે નીકળી જાય જે આવી શકે છે બધું જ આવી શકે છે અમે આ જીવનમાં બહુ અનુભવ કર્યો છે પુષ્કર અનુભવ કર્યો છે પંચાવન વર્ષમાં છ પંચાવન અને આગળમાં તો દાદાએ પહેલી વખત થોડા સમયમાં આશા એમના આશીર્વાદથી જે ઠંડક થઈ ગઈ અને નિંદ્રા આવી અને જે બીજે દિવસે કનુભાઈ જાગ્યા પર અમે નહોતા જાગ્યા કારણ દાદાએ જગાડી દીધા હતા એ ગજબનો અનુભવ થયેલો અમને બીજેક ત્રીજે દિવસે દાદાને સેવાની તો કોઈ દાડો કનુભાઈએ કે એમનું પાણી ગરમ ના આપણે સ્નાન માટે કાઢ્યું હોય કે એમનું ધોતું આપણે ધોયલું હોય બધું હોય કે કપડાં લઈને દાદાએ આપ્યા હોય સવારે ઉપર ઉપર નીચે જ હતું ઉપર અમારા પિતાજીને બે નીચે બધું રસોડું બધા તો અમ તો આપવા જાય એવું બનેલું નહીં પણ દિલમાં બહુ હતું દિલમાં હતું કારણ કે કન્સ્ટ્રક્શનમાં મારી જોડે હતા ને કન્સ્ટ્રકશનમાં અને એમની એમની છત્ર છે આ નીચે જ અમારું જીવન ગયું એ હોય નહીં જીવન જાત નહીં જાત નહીં પણ આ બોલું વ્યવહારમાં ઠીક ન કહે બહુ દાદાને લીધે આપણે જીવીએ છીએ બધા માત બહુ સમજી ગયેલા દરેક જવું પણ અમારે તો હતું જ જોડે જોડે ખ્યાલ ને એટલે તો બને કોઈક બહાર નથી લાગે કે આવી એટલી બધી મહત્તા શું આપે છે આપણને પણ હવે એવું રહ્યું નથી ને કારણ કે દાદા ભગવાન સૂક્ષ્મ રૂપે વધુ બધાને કામમાં લાગે સૂક્ષ્મ રૂપે બધા મજા આવે છે હવે એમાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મતા હોય તે જ જોવાની જરૂર છે બીજું કંઈ જ છે નહીં હમ બાકી વ્યવહાર તો રહેવાનો ને શરીર છે તો વ્યવહારની રહેશે મહેતા સાહેબ કહો છે એ તો આપણે આમે બધા પણ જાણતા નહોતા એ ભાનવાળું નહોતું હવે ભાનમાં આવ્યા એટલે વ્યવહાર શું છે બધાને એટલે મહાત્માનો વ્યવહાર એ દરસર ભાઈ ભગવાનના સમયના સાધુ સંત આચાર્ય બધા હતા ને એ વ્યવહાર છે આજે પણ જૈન ધર્મ તો ચાલુ જ છે બધા વેદાંતમાં અહિયાં દરેક પણ એ વ્યવહાર શું છે તે નથી કારણ કે એ ક્રમબદ્ધ ચાલી આવેલો વ્યવહાર અને ક્રમબદ્ધ વ્યવહાર જે ભગવાને કયો શ્રીમદ રાજચંદ્રજીને સમજાય ગયેલો વ્યક્તવ્યમાં અમુક અમુક આવ્યું છે આટલી બધી સ્પષ્ટ ઉલ્લેખથી જે દાદા ભગવાનથી આપણને બોલ્યું કે વ્યવહારનો મનથી વાચાથી કે કાયાથી એનો હું કરતા નથી વ્યવહાર વ્યવહારની રીતે વ્યવહારથી જ કરતા છે હું કરતા નથી હું તો એને જોઈ જાણીશ કહું બીજું ના કરી શકું પણ અહીંયા આગળ બુદ્ધિનું ફંક્શન આવે છે આપણે બધા એને શું હા કારણ કે બુદ્ધિમાન બુદ્ધિ પણ આપણને આ બધા અભિપ્રાયોથી આ સાચું ખોટું આ સારું ના ખોટું ના ભેદ પડાવે છે ને હમ આ નફો આ નુકસાન આ નફામાં નુકસાન ગયું પણ નુકસાનમાં નફો ગયો કોઈને સમજાય નહીં એ આક્રમ વિજ્ઞાને શીખવાડ્યું નુકસાનમાં નફો ગયો તો જોયું નહીં નહીં સમજાયું એટલે કે જે બેભાનપણે ડબ્બલ નુકસાન જીવતા શરીરથી નવું નુકસાન ઉભું કરતા હતા જૂનું ભોગ નવા નવામાં આ બેમાં હતું તે મહાત્મા આ બંધ થઈ ગયું મહાત્માનું બંધ છણા ગમે આપણા અમારે બહુ ખુશ હતા એનાથી એ વાત બધા ક્યાં કરે નહીં એ આપણને ડબલ લોસમાંથી દાદાએ બચાવી દીધા અને સિંગલ લોસ તો આપણા હાથમાં નથી એટલે થયા જ કરવા કહી જશો પછી લોસ એટલે બધી વ્યવસ્થામાં આવી જાય બધી જ વ્યવસ્થામાં પરંતુ આ કાગરિયાએ બધાને એટલી જ દશા મૂકી દીધા છે આજે જેનાથી વસ્તુઓ મળે અને કુદરતમાં એ એવી કરન્સી છે ને એ પાછી કુદરતની કુદરતની કરન્સી નથી એટલે આ વાત છે એટલે બહુ સુંદર પૂછ્યું કે પ્રયોગમાં પ્રયોગાત્મક સમજ સમજા કી કૃપા કરે એટલે કે આપણી અનુભવ શ્રેણીઓ આપણને કેવી રીતે ખીલે કે હું જ આ શરીર સાથે છું કનુભાઈ સાથે છું અને હું એ કનુભાઈ સાથે કેવી રીતે રહું આજ્ઞા ધર્મથી એમાં આ અનુભવની શ્રેણીઓ સમજણથી ખી લે સમજણ કનુભાઈ જેટલો આપણામાં સમજાતો જતો હોય અમને એટલી અમારી સમજ ખી લે અને એનો અર્થ એવો નથી કે બહાર મનરબા મને ના સમજાય શું પહેલો જ કનુભાઈનું કંઈક ક્ષેકાણું હોય ને પછી મનરબા એ સમજાય મને સમજાય એમના સ્વભાવથી બધી રીતે કેવી રીતે છે કેમના છે કેમના નથી બધી રીતે મને સમજણ પડે શું દરેકને વ્યવહાર તો રહેવાનો જ છે ને જોડે ને રહેવાનું શું થાય છે કઈ વ્યવસ્થા આવી ગઈ નઈ બઉ હલાઈ ના કઈ પણ તમે હલ્યા નહીં એવું એને બહુ નમસ્કાર કરું તમને ના સ્થિર તો મોટા એ હતા સાહેબ એટલે એ સ્થિર રાખતા હતા આપણને શું અનુભવ અમારો છે અમે કહીએ છે ને અનુભવ ભૂતગલ જુદા છે પણ અનુભવ અમારો છે અને દાદાએ કોઈ ના નથી કહ્યું કે જેને અનુભવનો સ્વાદ આવે આવી રીતનો એ ના બોલી શકે એવું નથી કહ્યું ક્યારે પણ ના કહ્યું હશે કદાચ ક્યાંક એમ એમ એમ બોલો બોલતા પેડલ રોડ ઉપર આવ્યો ને બહુ ખીલ્યા હતા પણ સાહેબ બહુ ખીલ્યા હતા કારણ કે પાછું મકાન નીચે પાછું દેરાસર એ બધા સાહેબો આવેલ્યા છે બહુ ખીલ્યા છે હમ પાછા બહુ સુંદર દેરાસર ત્યાં ને આપણે આપણે દાદાનું ના ઋષભદેવ દાદાનું ના ના ત્રણ પગ ત્રણ ત્યાં તીન પત્તી વાગે કયું મહાવીર સ્વામીનું હું એ જ વાત કરું છું એ મુખ્ય એ જુદું એ તો જુદું એ તો તમારું પોતાનું પીરું તો એટલે પોતાની લઈ આવેલી દરેક માન્યતા એવું કહે છે એટલે ફાઇલ આ શરીર જે બન્યું છે ને આગળની અજ્ઞાન માન્યતાઓથી બનેલું આજે જ્ઞાન થયું કે આ શરીર શરીર નથી પણ ફાઇલ છે એટલે કે મારી મારો સંબંધી સંબંધ છે એની જોડે એ પહેલાંમાં પહેલો સંબંધી છે મારો અને એમાંથી સંબંધ તો સર્જ હોય બધાની સંબંધ ના હોય તો સાધુઓ એ લોકોને આપણે કહેવા જઈએ તો કે ના છે જ એમને કારણ કે એમની જોડે શિષ્ય હોય આ હોય બધા જ હોય બધું જ વ્યવસ્થા હોય છે અને એના કરતાં મોટી વ્યવસ્થા આખો સંઘ હોય છે પણ સંઘ એટલો બધો સંસ્કારી તો ખરા જ ને આજે દર્શન તો ઊંચું છે એમાં ના નહીં પણ એ એમને રાખે જ રીતે અને સંઘ એમનું રાખે એટલે સંઘની જોડે સંઘને દુઃખ ના થાય એવું એમને રહેવું પડે ખ્યાલ આવ્યો આનંદ સાહેબ તો આવા અવધૂત પુરુષો બહુ હોય છે ભદ્રભાઉ સ્વામીજી હતા અને આયા આનંદ સાહેબ અને ત્યાં ચંદ્રગીરી પર્વત પર માસોર એ બાજુ કુંદકુંદાચાર્ય કોમનું ગામ કહેવાય ત્યાં આગળ અત્યાર તો એનું નામ બદલાઈ ગયું હશે નાલંદા અને અરે રાજગુરિન જે છે ને આપણે પ્રમુખ ગણતર ગૌતમ સ્વામી નું ગામ બધા જાય છે જ ને ત્યાં આવું બધું રહેજો પછી એટલે ઇતિહાસ તો આગળ જગતમાં બહુ જ ગવેલો છે ઇતિહાસમાંથી નીકળવું સહેલું નથી ભૂતકાળ ઇતિહાસ એટલે ભૂતકાળ અને આપણને આખું ભૂતકાળથી મુક્ત કર્યા દાદાએ ભવિષ્યની આખી ચિંતા બંધ કરાવી દીધી અને વર્તમાનતામાં મૂકી દીધા પરંતુ એ વર્તમાનતામાં જીવી શકાય આપણાથી એટલા માટે આ શરીર જોડે રહીને અને શરીરને સંબંધો સાથે બધા લઈને આવ્યું છે એ સંબંધમાં મુખ્ય હતો પતિ પત્નીનો વ્યવહાર એટલે બહેનો માટે પતિનો વ્યવહાર અને પછી ઘરનો વ્યવહાર થાય છે બધો પારિણામ પરમાર્થ જે લખ્યો છે ને સુનિતાજી પોતે જ આપવો પડશે એટલે કે આપણો સંભાવે નિકાલ પુરુષાર્થ એવો જ એક કક્ષાનો અને એની તીવ્રતા ધીમે ધીમે ધીમે ધીમે એના આંદોલનો એના રિવોલ્યુશન્સ વધતા જતા જાય એ ઉપયોગ એ આપણે જોવાની જરૂર જ્યારે અવસ્થાઓ આવશે તો નહીં રહી શકે કોઈને ના રહી ધક્કા એટલા બધા પાવરફુલ હોય છે પરંતુ ફુરસદમાં લઈ લઈને એની પાછળ પડી જવું જોઈએ એટલે દાદાએ કહ્યું કે જ્ઞાનીઓની રાત્રિઓ દિવસ છે અને એમના દિવસોએ રાત્રિઓ છે શું દિવસો રાત્રિઓ છે અર્થે આજે કરતા એમનો નથી રહ્યો એ જાણે છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત બંધારણથી શરીર સ્વરૂપે આવ્યું એમાં આજ્ઞા મળી અને આજ્ઞા ધર્મ નિશ્ચયથી નિશ્ચયથી એ અવ્યવસ્થા વાળા શરીર જોડે આપણે રહેવાનું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આપણે જ પ્રજ્ઞા શક્તિ એ કરીને આપણા શરીર ને આપણી બુદ્ધિને મન ને શું કરી આવે થાય કેવી કઈ ભારે અવસ્થા આવે તો એકદમ ધક્કો મારે તો બોલે નીકળી જાય વચન મોટાર એટલે રાજાઓ તો બધા મંત્રીઓ રાખતા બધા શું પછી પછલી રાતે તૈયાર થઈ ગયું નક્કી થઈ ગયું ને એમનું હા ઉઠવા સવાર પણ વાંધો બધા જાગે ને એટલે ધીમે રહી એમને પડીકામાં નિંદ્રા બહુ મીઠી હોય છે સવારની હા જો સવાર બે હોય ચાર વાગે ત્રણ વાગે નિંદ્રા આઈ જાય ને પછી તો ક્યારેય સવાર પડે ખબર ના પડે અરે ખ્યા છે પાછા કોઈ તો પણ જે બહુ જાગ્રત અવસ્થા પુરુષાર્થ છે તો પણ બે ત્રણ કલાકમાં ફ્રેશ થઈ જાય પાછા દાદા તો કે જે દોઢ કલાકમાં ફ્રેશ થઈ જતા પણ હવે આ બધું કેવું છે આ કઈ આપણે અનુકરણ ના કરી શકીએ કરવા દે સારી વાત છે ખોટું નથી બહુ સારી વાત છે મહાત્મા ધીમે ધીમે નિંદ્રા ઓછી થાય જેમ જેમ આહાર ઓછો થાય તેમ તેમ જ નિંદ્રા ઓછી થાય આહાર જોડે સીધો સંબંધ છે નિંદ્રાને અને એને આપવો જ પડે એ તો આ રહેવું નથી આજે એમાં તોફાન કરી મૂકે ને એ પણ દાદા કે છે મહાત્મા નહીં થાય કહ્યું એટલે આપણે જ આપણી પ્રકૃતિ માટે આપડી આજ્ઞા ધર્મ ની સમજ સંભાવ નિકાલ ના દ્રષ્ટિ છે તે નિશ્ચય દ્રષ્ટિ ખુલ્લી ના થાય ત્યાં સુધી આ વ્યવહાર દ્રષ્ટિ એ વ્યવહારની છે એવું સમજાય નહીં કોઈને અને ત્યાં આગળ જ આખો પુરુષાર્થ રહેલો છે વ્યવહાર દ્રષ્ટિથી બોલીએ આપણે બધા જ બોલીએ સારી રીતે પરંતુ પ્રજ્ઞા એટલે જ્ઞાનક સ્વભાવ પોતાનો જોવા જાણવાનો સ્વભાવ અને એનો ઉપયોગ એ આજે પુરુષાર્થ સ્વરૂપે હોવો ઘટે આપણને બધા ઉપયોગ એટલે પુરુષાર્થ શું કહ્યું બધામાં પણ સીધું થઈ જાય સીધું થઈ જાય એટલે પોતાનું ઘર મળ્યું હું શુદ્ધાત્મા છું નિર્ણય નિશ્ચિત કેવળ શુદ્ધાત્મા છું કેવળ શબ્દ બહુ અગત્યનો છે એટલે જેટલું બોલાય એટલું તો તમને બધાને શક્તિ મળે જરૂર મળે કેવળ સમજાયું ને અને આ કેવળ શબ્દ વ્યવહારમાં એવી રીતે મૂકી દેવો અને એટલો અંદરથી અધ્યાસ સ્વરૂપે થઈ જાય એવી રીતે કરી નાખવાનું એને અધ્યાસ અધ્યાસ એટલે શરીર છે એટલા માટે એ ઉપયોગ પુરુષાર્થ સ્વભાવથી છે એ રીતે લેવાનું અને જયારે બુદ્ધિના સ્વભાવથી હોય ઉપયોગ આખો બુદ્ધિ ના સ્વભાવ આજે પણ બધા ગમે તેવા આખું નાખું એક શબ્દ હશે સાથે બોલી જાય અધ્યાસ અભ્યાસ બહુ અગત્યના શબ્દો અભ્યાસ એટલે નિરીક્ષણ શક્તિ વાળું જીવન પોતાની પ્રકૃતિને નિહાળવી શું સમજી દીકરી મેઘા પોતે એટલે કોણ પ્રજ્ઞાશક્તિ હું શુદ્ધાત્મા છું એ બરોબર છે ને અંદર ખીલ્યું છે સમજી ને આ કપાળ છે ને એની અંદર બરોબર ખીલ્યું એથી બધું આપણને દેખાડે છે મેઘા દેખાય કે ના દેખાય આપણને એવી રીતે નિહાળવું અર્થ છે સમજી ગયું પણ એની પાછળ પડી ના જઈશું હજુ હમણાં થઈશું તાજીમાં હજુ બાકી નહિ બાજુ થઈ ગયું નાની જોડે પણ બધ પણ નાની પજવતી નથી આમ તો એની મમ્મી આ કીટક છે આપડો આગળનો અજ્ઞાન માન્યતા નો અહંકાર એટલે શરીર જોડે એનાથી શરીર બની શરીર જોડે જળ જળાયેલો અહંકાર શરીર ના હોય તો શરીરની એક પણ ક્રિયા સંભવિત નથી અને એટલા જ માટે શરીરનું સંભવિતપણું ના હોય તો વ્યવહારનું સંભવિતપણું નથી અને એવું તો બને જ નહીં આ દુનિયામાં એ તો બધા સમજી શકે સારી રીતે શક્ય જ નથી શરીરનું બહુ મહત્ત્વ છે મૂલ્ય છે પણ એ શરીરને સમજવાનું એ આપણા ભારતના બધા ધર્મોના બહુ પ્રયાસો છે ઘણા બહુ વિચારો થિંકરો શાસ્ત્રો પંડિતો બધા પુષ્કર થયા કરિણામિક પરમાર્થ એટલે કે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આ વ્યવહાર દ્રષ્ટિ સાથે કે જેથી આ વ્યવહાર મને જેમ છે સમજાતો જાય છે મને હું બહાર જે વ્યવહાર સમજવા માટે મારા પ્રયત્નો કોશિશ હતા તેમાં એ ન હતા હવે આ વ્યવહાર દ્રષ્ટિથી એક આ ફાઇલે જ મારી સાથેનો વ્યવહાર મોટા મોટો છે અને એટલા માટે એના બીજા વ્યવહારો એનાથી એને જોડેલા છે નહીં તો હોય જ નહીં અને એ મને સમજાય ત્યારે એ પરિણામિક પરમાર્થ આપણો પુરુષાર્થ કહેવાય એટલે દાદા ભગવાન એ જીવતું દ્રષ્ટાંતિણામિક સત્તા પારિણામિક પાણીના દૂધ બે જુદું કરી નાખે એ પારિણામિક સત્તા અને આપણે ત્યાં હંસ ચારો કહેવામાં આવે છે હંસ હંસ એટલે પ્રજ્ઞાશક્તિ હમ ચારો એટલે પ્રજ્ઞાશક્તિ એટલે કવિરાજે પદ્મા લખી નાખ્યું ને હા સર્વસન એમાં ને હા બહુ સરસ લખ્યું એમને પણ એ આધ્યાત્મિક અર્થ છે સામાન્ય ભાષામાં આવી ના શકે બહુ મુશ્કેલ છે બહુ સહજ એટલે પણ આત્માત્માઓ માટે સહજ છે બહુ સારી રીતે એ પારિણામિક પરમાર્થ એટલે આપણે આપણી પ્રકૃતિનો નિકાલ થાય ત્યાં આગળ આપણો આ પારિણાકી પારિણામિક પરમાર્થ એ ખુલ્લો થાય છે પરમાર્થ એટલે ક્રિયા વગરનો ક્રિયાને કરવા વગરનો પુરુષાર્થ શું કહ્યું પરંતુ ક્રિયાત્મક પ્રયોગશાળા છે તેમાં જે પ્રયોગ એક નંબરની ફાઇલ અંદર ચાલી રહ્યો છે શરીરમાં એ પ્રયોગને સારી રીતે પ્રયોગાત્મક રીતે કેવી રીતે છે અને સમજીએ છીએ એટલે જોવા જાણવાથી એને સમજવા માટે આપણે આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એ शक्ति प्रयोग चली रो ज्ञाता समझ खुद करेम जेम आप प्रकृति आप जती जाए અને તે અવળા સંજોગોમાં ખાસ કરીને બધાને સારી રીતે આગળ પ્રયત્ન કરે પણ સૌરા સંજોગોમાં કેમ ના રહે બધા એટલે એટલે એટલે સંભાળ નિકાલમાં અવરા સંજોગો મુખ્ય છે ખરે આકાળ કારણ કે આપણું શરીર આકાળ એટલા માટે આ બા ખાસ સમજવું પડશે ખાસ સમજવું આ સામાન્ય ભાવે આજની ભાષામાં આજના વ્યવહારમાં આજના વ્યવહારની ભાષાથી કહીએ ને તો બુદ્ધિશાળીઓ પકડી શકે છે બુદ્ધિશાળી પકડી શકે નથી પકડે એમ નહીં વિચારો કોઈ બધા જ એ તો ત્યાં તો કોઈ એ નહીં કરી શકે શું પણ પછી એ વાતાવરણ જે અદભુત ઉત્પન્ન થાય છે સત્સંગનું અને સત્સંગના બધા આંદોલનો અને સ્પંદનોનું એ વાતાવરણની અસરો હોય ને બહાર જાય તો તરત જ છોડે કોઈને કોઈને નહીં છોડે અને દાદાના દાદા ભગવાન હાજરીમાં પુષ્કળ ઘણી વખત નીકળી ગયું છે અહીંયા આગળ માયા પ્રવેશી શકે નહીં એમાં કોઈ એમ બોલી શકે કે ના મારા લીધા બને છે તાકત કે શક્તિ નથી આપણે જોયું પ્રત્યક્ષ દાદા ભગવાન વિશે કે એમનાથી નથી છતાં અમે શેખ્યા પાપડ નો ભાગી નથી શકતા પરંતુ ચાહસો કરી શકીએ આવું દાદા ભગવાન બોલી શકે એ બોલી શકે બી એટલે કવિરાજ કે છે અકળતા કીર્તા ને પદો બહુ મજાના છે પણ એ સમજી હમજી અને માણસોને એની ભાષામાં આપણે આપવું વાતો કરવી એ બહુ જરૂરનું છે કારણ કે બધી જાત જાતના હોય ને તો કોઈ પણ આવી શકે તમારી આગળ એટલે તરત જ આપણે એનામાં એની સીટમાં બેસી જ જવું પડે અને એની સીટમાં બેહીને કંઈ આપણી સીટ છૂટી જાય છે કે આ જ આ કંઈ પાટલિયો બદલવાની છે હોતી નથી ખુરશીઓ નથી બદલવાની કશું એવું છે નહીં મહાત્મા જે સમજણ પ્રાપ્ત થાય એ સમજણ અને એ પોતે એમાં હોય પાછા એ આશય કે છે આખો પારિણામિક પરમાર્થ પોતે જ આપવો પડશે હ બધી રીતે તો જ અનુભવની શ્રેણીઓ ખુલશે આ તો મહાત્માઓ માટેનું છે ખાસ કરીને અને બહાર માટે આ સત્સાધનો એમાં જેટલો જેટલો સત્સંગ કરી શકશે એટલો એટલો બહારને એને ગમે તેવો ધર્મ માન્યતા કે ગમે તે લઈને આવ્યો હશે એમાં એને જરૂર પ્રગતિ કરાવશે અને કલ્યાણ માર્ગ આ છે બીજો કલ્યાણ માર્ગ નથી જ્ઞાન જ્ઞાન બોલી કલ્યાણ ના થાય વ્યવહારમાં કેવી રીતે ઉર્ધ્વતા એને આવે છે ત્યાં કલ્યાણ રહેલો છે તીર્થંકર ભગવંતો નું આમ છે બધું પરંતુ ઉપર લોકોને એવું જ છે આજે સમજાયું ને એટલે તું જીવવું છું ને ઉપર ઉપર શું કર્યા કરું છું તું કે દાદા એટલે એમને તો ગજબનું જીવન કહ્યું છે દાદાનું બહુ જ બધો એટલે હવે હિન્દીમાં બોલવાની જરૂર નથી મને કે છે મારાથી પૂછે જાય હિન્દી થી તો અચ્છા જ્ઞાની પુરુષ કા જીવન ગોપનીય નહી હોતા ગોપનીય સ્પેશિયલ શબ્દ રખા હે શબ્દ જો રખતે હે ને બંગસે પુરુષ ગોપનીય નહી હોતા નથી કપડા પહેરે છે સારા પહેરે છે શિસ્ત્રી વાળા પહેરે છે ચોખા પહેરે છે બધું છે છતાં ઉઘાડા હોય છે એમને ઉઘાડા કોઈ લાક કરવા જાય જ્ઞાની પુરુષ આપણે મહાત્મા જ્ઞાની છે તો દિગંબર બનાયા છે દિગમ્બર એટલે નાગા નહી દિશાઓ વગર ના શું કહ્યું જેમ છે પણ એ નીકળે પણ આ દાદા જેવા પાકા તો કનુભાઈ નહી એટલો એટલે એને આગળ નો બધું નીકળે છે આખું આખું નીકળે છે શું બીજાને તો આવી જાય જ્ઞાની પુરુષ નું જીવન ગોપનીય નહીં હોતા લેકિન ફિર ભી જ્ઞાની પુરુષ કા જીવન દર્શન ગુ હોતા હૈ છતાં ગોપની નથી હોતું છે કેટલા બધા સિનિયર મહાત્મા મોટા ભાગના જે બહુ જો છે આ જુજ એવો વર્ગ ના હોય આ બધું એટલે જીવન દર્શન ગુહ્ય હોતા હે એટલે પોતે જ પોતાને જોઈ શકે એવી રીતે એમ કેવાનો મતલબ હું મને જોઈ રહ્યો તો કોણ પકડી શકશે મને કો મારો વ્યવહારમાં છું બેઠો છું બધા વાતો ચાલે ચાલો એક બાજુ વાતો ચાલે ને છતાંય મારું જોવા જતો રહે જોઈ રહ્યો છે બોલાય નો સ્ત્રી છે સ્ત્રી ભાષાથી બોલે એટલે કે પુરુષ મટી ને સ્ત્રી નથી થઈ જતો બઉ સમજવા જે વાતો છે અંધારું ગોળ થઈ જાય એવો થઈ ગયો પછી ત્રુટી થવું પણ છતાં જીવન રે અને જીવન જીવન જ ના માણસો જ નહીં કહેવાય એવા સ્વભાવ માણસો નો આકાર બાકાર રહેશે પણ આજના માણસો જો કશું ફોટો પાડે બધા બી જાય બધા ટીવી બધા દેખાડે તો કશું નથી એમાં એવા એ બધા થઈ જાય શું હોય માણસ સંપૂર્ણ નષ્ટ નથી થતો માણસ સ્વભાવમાં આવ્યા પછી પણ કારક્રમે એ કર્મા કર પોતાની દશા એ કરીને અંધકાર એ કરીને અંધકારના પ્રકારોમાં એવું બની શકે છે એવું એટલે વેદાંતમાં પણ ચાર યોગો છે અને આજે સતયુગ માટે તો ઘણા ઘણા બધા બુદ્ધિશાળીઓ ઇતિહાસકારો બધા કેટલી વાતો કરે છે કેટલી વાતો કરે છે હિસ્ટોરિયનો મળ્યા બે બહુ પ્રખ્યાત એક જૈન હતા અને એક બીજા પેલા વેદાંતિ બંને મળ્યા એમને બધી પ્રકાર બધા કક્ષાવાળા બધા મળે બધા સ્તરો હમ બધા સ્તરો અને જીવન દર્શન કોઈ એવું સમજાવ્યું એટલું હું શું પૂછવા જતા હતા દાદાજી દર્શન વિશે હું પૂછું છું ન કરી લઈશ થઈ રહ્યું હું મને જોતા જોતા દર્શન જે જે થયું હતું એમાંથી હવે નીકળી જવાનું નીકળી જવાય ના નીકળી જવાય નીકળી જવાય આપડે કાયમ ના હાજર રહે થઈ જાય તો ના નીકળાય પણ શરીર આપણે બઉ ગુમરાહ કરેલા સારી વાત કેવાય છે કોઈને પણ લાગે કે સહેલું નથી આજનું શરીર કોઈ કરવા નહી દે હમ એટલે કહીએ છીએ વાર વાર કે મહાત્મા મહાત્મા કે જેવી જાણે અને ગમે તો મહાત્મા હોય હું તો કોઈ શબ્દથી પણ બોલતો હોય કારણ કે મહાત્મા એટલે આજે પરિસ્થિતિ જે હોય તેવી જમા બની વખતે લઈએ આત્મા વાતો કરે હા એટલે અમે તો કોઈને અમારા વગર લિસ્ટ એવું નથી રાખતા કે આને જ્ઞાન લીધું કે નહીં કોઈ દિવસ ના હોય અમારી પાસે અમે પૂછી લઈએ ખરાઈ જાય એટલે પૂછીએ પાછા આવું આમ તે સમજી લઈએ બરોબર છે એમાં ખોટું કશું જ નથી વ્યવહારમાં વ્યવહારિક સત્ય છે આ બધું આપણી પાસે જાણેલું છે દાદાનું ઘણું વાંચ્યું કર્યું કેટલા બધા ગોખી નાખ્યું તો પણ આ છે સમજાયું ને સત્ય અને સમાજમાં તો જોઈશે સત્ય એટલે આપણે અંદર એ ખાઈએ બહાર બીજું બોલીએ એવું ના હોવું જોઈએ નીકળી જાય પણ એવું કોઈને પોસાતું નથી ને બીજાને મુશ્કેલી મૂકી દઉં મારું નીકળે એટલે આમને કોઈ રીતે કહી શકે છે એ સમજણવાળું ના હોય ભોળા અને ભલા બે બહુ નજીકના શબ્દો પરંતુ પૂર્વ પશ્ચિમ અંતર છે એમાં ભોળા અને ભલા લાગે છે અને એ કળા અમને આવી ગઈ થોડી કસ થોડી થઈ ગઈ થો અને એમાંથી એ જીવી ગયા અમે પણ એમની હાજરી જીવાડ્યા એટલો હું મારો મારો અનુભવ છે એમાં તો આજે હું ના કહી શકું નથી એ નથી એ બોલી છે મારી જોડે સતત છે પરંતુ મારી અવસ્થાઓ હોય ને કાળ છે આ આવે આ નીકળ નીકળી ગયો એ તો કેટલા બધા કેટલી વખત ટકે છે બહુ ટકે મનેશ કે ના કે ટકે ના ટકે બહુ સમજો રાખ નવરાત ના વખત હા આગળ નો એ ભાગ છે તે આજે એને આવું જ્ઞાન થયું પ્રકાશ થયો તો પણ હજુ એ બોલી નાખે તો બીજા નું કઈ એને કશું લેવું દેવું નથી છતાં નીકળી જાય એ તો બને વ્યવહાર છે ને લઈને આવ્યા છે સાડીનું હતું જૂના જમાનામાં ચાંદી અને સોના ના હતું એવું જાણે છે બધા જુના જમાના જાણતા અરે કપડા લેનારા આવતા સોના ચાંદી વાળા અત્યારે આવ્યું છે ને તે વખત નેવું વર્ષથી એમને પિયર થી આયેલું એમની જે આખી છે બેઠા બેઠા છે આટલો ટુકડા ટુકડા કરી અમે તાર કાઢે છે બધા મેં કોઈ આ સારું આપણું મન તો આમ તો સર પૂરું એક જગ્યાએ હા એમને કમ એટલે એ પોતે કામમાં જ આખો દેશ રહ્યા કરે આ બધું થઈ છે એક્ટિવિટી ના હોય ને તો બહુ સારું કામ કરે ને બહુ મુશ્કેલ છે માતા સાહેબ ને હવે દાદા ઘરને બેસતો હોય તો દિશા વગર ના થાય છે એવું એને વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ કઈ અમારું દવે છે ને કોઈ દવે બહુ બહુ વિચાર જીવન બઉ સુંદર ગયું છે કોઈ દાડો કશું આમ તેમ એનું ભૂપેન્દ્ર જ્ઞાની પુરુષ કી સર્વોકૃષ્ટ દિવ્ય ગોહ્યતા કે દર્શન કબ હોતે આજે તો ફ્રી છું હવે કે કઈ આ કામ આવી પડ્યું છે आते बरोबर छे मम्मी याई तो जा जा <laughs> ज्ञानी, के ज्ञानी की इस सर्वत के दर्शन कब होते है जब सुनिताजी जयने ज्ञापी पुरुष नो व्यवहार एने त्यार्टी जोशो ખુલ્લું થયું અક્રમ વિજ્ઞાન અને અક્રમ આશ્ચર્ય માર્ગ આખો માર્ગ ખુલ્લો થયો અને તે ઉપવાસ સ્વરૂપે થયો કોઈને સમજવાના માન્યમાં ના આવે આપણે આમાં રહીને ગમે તો પણ નહીં હા આપતા પુત્ર સાહેબો છે ને કોઈ પણ ધર્મનો વેશ લે તો એમને બહુ બધા ઊંચકીને ફરે પણ દાદા આપણે ક્યાં તમારે એમને પાછું નહીં તો ઊંચકીને કંઈક હોય જાય જવા દો એટલે આ પિતમ્બરનું કરી લઉં એમને પિત્બરનો એડ્રેસ નથી હોતો તો આજે શોખમાં એ આવી ગયો છે થોડો એ તો પણ ખાસ નથી હોતો એ સામાન્ય નથી સફેદ બગવું બગવું તો અહીંયા ભારતમાં છે બીજે તો નહીં સફેદ હોય આવું બધું છે મુખ્ય हूं तो जो कारण आज जो मारो स्वभाव खुल्लो केव स्वभाव तो के ज्ञान थे खुल्लो जुवा માટે એ પેલું જોવાનું શરૂ થાય છે સુવાનું શરૂ થાય અને જોવાનું થાય જોવાનું જેમ ચોખ્ખું થતું જાય ને તેમ પેલું બીજ પડ્યું જ્ઞાન એ વિકસતું જતું જાય ખુલ્લું થતું જતું જાય એટલે આપણો દર્શન ગુણ ખુલ્લો થતો જાય દર્શન આવરણ લાગે આમ જ છે જ આવી જાય અંદર જે શું કહ્યું જ આવી જાય પછી એ જ ચેકો મારવાથી જાય એવો હોય છે એને અનુભવ કયો એને અનુભવ કયો એટલે આપણો નિર્ણય નિશ્ચિતથી કહેવાનું શુદ્ધાત્મા છું એનું એટલું વ્યવસ્થિત થઈ ગયું આ વિશેષ ભાવે કે છે એટલે જાણવાનું ચાલુ જેટલું થયું થવા માંડ્યું આપણને એમાં દેખવાનું ના હોય એવું બની શકે ખરો સીધી વાત સમજી શકે છે અને આજે વ્યવહારમાં જ્ઞાન શું બધા સ્કૂલોમાં બાર મંદિરમાંથી શીખવાડે છે એટલે છોકરાઓ તો એવું શીખવાડો કે એ દેખશે ને એવું શીખી જશે કે છે આટલું બધું છે એટલે બધા લોકો પ્રયોગો પુષ્કળ કર્યા સમજાયું ને એઝ યુ સી સો યુ લર્ન એવું પેલી મેગા કે શું કહ્યું એઝ યુ સી સો યુ ઇઝ ટ્રુ નોટ ટ્રુ બોલ ને દા કર્યું ને આમ કર્યું ત્રીજું લઈ લઈએ હું આપડે દસ થયા લઈએ લઈએ એક જ છે એટલે જ્ઞાની પુરુષ એટલે મહાત્મા સમજવાનું આપડે શું બધા બધા જ્ઞાની જ છે આપડે બધા કોઈનો અનુભવ નું પદ હોય એ પ્રમાણે આપણે એમને કહીએ ને આપણા સ્વાદમાં આવે છે એ પ્રમાણે દિલ સ્વીકારે છે એટલા કૌશમાં બરોબર છે એટલા વખત રહીને આવશે તમારો વિકાસ પણ થશે વર્ધમાનતા પણ થશે બહુ સારી થઈ શકે છે દાદાજી સમર્પણથી સહજાત્મક દશા સમજાને કૃપા કરે એ પ્રશ્નનો પ્રશ્ન બીજો છે અંદર બીજામાં જ समर्पण महात्म्य सम्जा, दशा समझली कृपा करो सुनी मैं किसी पर कृपा नहीं करता लेकिन दूसरों की कृपा का अनुग्रह स्वीकारता हूं, दिल से हमेशा मुझे क्रिया से स्वीकारना नहीं पड़ता मैं जीता हूं इसी ढंग से ये दादा भगवान ने सिखाया मुझे उनका व्यवहार जीवन से मेरे साथ का मेरे पिताजी के साथ का पूरा મહાત્માશાલી બહો હૈ પીછે આ બહો અચ્છે સમજદાર હો પક્ પક્કે વ્યવહાર કે નહી આપતા પુત્ર હોય ને તો આપતા પુત્ર કોણ હો શરીર વ્યવહાર વાળા હૈ જરૂર બિહારી આપણે એમ કહીએ કે આપણે બધા જોડે આમ એ તો એ વિશાળ સમજ ની વાત છે બાકી તો પ્રકૃતિ જે છે ને એટલે પ્રકૃતિના ગુણોનું એકબીજાનું મળવા મળવા પણ એવા બધા થયા જ કરે અને કુદરતમાં મળવાપણા ભેગા કરે પણ આજનું એવું છે કે ના મરવાપણ હોય છે આપણે હઈએ ને તો એકબીજાને હા એમનો બધો પરિચય વધે એમ થાય તે આખું ગ્રુપ બને આવું તે એ લોકોએ બહુ ચેતવું જોઈએ મહાત્મા ચેતન ચાલવું જોઈએ એટલે સુપરફ્લો એમ કે છે શું કે બઉ વાત દાદા એ કરી છે જીવન છે એનું બોલો હા ગજબ નો છે એટલે સમર્પણ નું સહજ સહજાત્મક દશા સમર્પણ ની કઈ समर्पण सहज मूता समर्पण कर दादा ने समर्पण थे अथवा ज्ञापी पुरुष समर्पण थे हूँ समर्पण कर ત્યારે જે સમર્પણતા કહેવાય છે પણ એ જે આજે કોણ કરી શકશે એવું તો કોઈ ના કરી શકે એટલે દાદા એ સાહેબ ઘણી વખત કે છે ઊંઘમાં શ્રી ખવડાવી દીધો આવું કઈ કે છે એવું કઈક મને સાંભળવામાં આવ્યું છે એવું સાચું એવું કહ્યું અરે ઊંઘમાં શ્રી ખંખ કોઈ છે બધા સમજદાર તો કોઈક જ મળે ને હોય છે નાથે એવું નહીં મળે સમર્પણ કે છે સમર્પણ કર્યું તારે આપડે ખ્યાલ હતો સમર્પણ તા શું છે મા બેઠા તા તારે હા અને કાકા પૂછ્યું દાદા સમર્પણ સપન તમે શું સપર્પણ કરે છે પણ હા દાદા જોઈ રહ્યા સમર્પણ કરે છે પછી કનુભાઈ તો એમના પેલો બાકડો હતો ને ત્યાં ખોડા એમની જોડે નટુકાટુકા પૂછે એટલા માટે કળાવવા માટે પૂછે બધું બહુ જબરા હતા એટલે દાદા કે છે અમારે એ વાસુદેવી પ્રકૃતિ ખરી પણ અમારે એને બેને મળતા વસક આવે કે છે વસક એટલે સમજો છો બધા ગુણ ગુણ કેવાય પ્રકાર છે દાદાજી બધા છે ને વિતરાગે છે નારાયણ છે અને શિવ પણ છે નહી નારાયણ ને શિવ ને દોસ્તી હોય કે ના હોય હા બહુ સારી રીતે હોય कर रहा हुए। आप ना आप इतले सहज, सहज व्यवहार में सहजता और अंदर से सरलता गुणाकार थे तारी આપણી સહજાત્મ દશા અંદર ખુલ્લી થઈ ગાદી ગાદી એ ગાદી તે વખતે ના હોય દશા સ્વરૂપ હોય દશા સ્વરૂપે બધા મહાત્મા માત્ર દશામાં મૂક્યા છે દશામાં મૂકી વારંવાર કહીએ છીએ કે મહાત્મા એ પદવી નથી આપણને પદવી ધારણ કરાઈ નથી પદવી ધારણ કરનાર હોય ને કરાવનાર હોય બધા જોઈએ નહીં તો થાય જ નહીં અને એને પાછું કાયદાનું બધું સપોર્ટ હોય બધો એમ બની શકે નહીં તર આમાં કંઈથી કાયદા આવ્યા કશું આવ્યું દશા એટલા માટે કહ્યું શું કહ્યું દશા એટલે સ્ટેટ ઓફ બિંગ આ ઇંગ્લિશમાં આજે તો ભાષા છે ને બહુ વિકાસ થયેલો છે બધા તરત જ સમજે સમજાય છે કે નહી શું કહ્યું બોલું શું બોલે સહજાત્મ દશા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મંત્ર હતો શ્રીમદજી નો દરેક ના પાતો ખરું છે અને લઘુરાજ સ્વામી એ પણ છેલ્લે કહ્યું બધા ટ્રસ્ટીઓ હતો સંઘ વ્યવહાર અને સંઘ તો આ કારણું મુશ્કેલ છે જ્ઞાની પુરુષો નો આખો જ્ઞાન એટલે કે પોતાના શુદ્ધાત્માના ગુણો સાથેની પોતાની દશા બને શકે છે બધા જાણે છે સંઘ પણ એ સંઘ પ્રમાણે સંઘની એ વ્યાખ્યામ ના થાય આજે એ તો વ્યવહારમાં થાય અને વ્યવહાર તો છે જ ને માન્ય રાખવો જ પડશે જશે ક્યાં ક્યારે વ્યવહાર નતો બોલો નહી થોડું વિચારી ક્યારે વ્યવહાર નહી હોય એટલે મામા કે કોક તો હશે ને ક્યારે કે વ્યવહાર નહી હોય મતા સાહેબ અને કોઈક કહી શકશે કે વ્યવહાર ન તો ક્યારે રીતે છે તો કે મરવા માટેનું બોલ નઈ એ તો સમજી ગયી તો તું હવે મરવા માટે મરવા માટે જન્મી હતી એટલે મિનલ ની વાત કરું છું કોની વાત કરું છું મિનલ મારવાની દાદા પછી જન્મી જુદી જન્મ પણ મરવાનું ના હોય એવો જન્મ કેવાય એ કયો એટલે શબ્દ જરૂર નથી અહિયાં છે અંદર એમ કહેવા માગીએ છીએ આ બીજ આવી રીતે કામ કરે છે બીજ આવી રીતે કામ કરે છે સમજાયું ને ક એટલા માટે આ સત્સંગ કરવાનો સમજી લેવા માટે વિજ્ઞાન છે વિજ્ઞાન જો બરાબર રીતે ના સમજીએ આપણે એને પ્રકૃતિનું વિજ્ઞાન કહે છે આમ તો અને દાદાએ આપણે પ્રકૃતિ શબ્દો તો છે જ બધે આપણે શાસ્ત્રો બધે પરંતુ એને ફાઇલ કહીએ બહુ મોટું અમને ગજબનું મોટું ક્રાંતિ કરી નાખી છે બહુ મોટી ક્રાંતિ કરી ફાઇલ શબ્દ મૂકીને આજના હિસાબે બધા સમજાવે મહત્મા પોતાની ભાષા તો ક્યારે પણ એ ભાષા સ્વરૂપે થાય એવી નથી એ શુદ્ધાત્માની ભાષા છે પ્રજ્ઞાની ભાષા છે શું કહ્યું શુદ્ધાત્મા ભાષા શબ્દ જ નથી તો પણ પ્રજ્ઞાન જરૂર છે કારણ કે શરીર જોડેની છે શું શરીરની અંદર બુદ્ધિની હાથે આ પ્રકાશ ખુલ્લો થઈ ગયો એટલા માટે સૂર્યનારાયણ ઉગી ગયા જ્ઞાનનું બીજ પડતા જ અને સૂર્યનારાયણનું શરૂઆતનો પ્રકાશ આવવો હોય છે ત્યારે જોવું આપણે આવતા પહેલાં જ પ્રકાશ બધો આવે છે બધો તો બીજ છે જ ને તો પાંચ વાગ્યા થાય ને તો બધું બધું થઈ જાય પક્ષીઓ બધા સમજી જાય કોયલો તો બહુ વહેલી સમજી જાય પેલી બહુ જલ્દી સમજી જાય સહજાતની દશા આપણી પ્રજ્ઞાની દશા છે સહજાતમાં સ્વરૂપ પરમ ગુરુ એટલે ત્યાં આગળ આપણે જ આપણી પ્રકૃતિ એક નંબરની ફાઇલને ઊંધા છતાં બધી અવસ્થામાં એને એ પ્રજ્ઞાથી આપણને બોધ મળતો જતો જાય અને એ બોધ આપણને પ્રાપ્ત થતો જતો જાય તો કે ચંદ્રકના મધર એવું બોલતા કઈક એમને વિચારસાગર કર્યું વિચારસાગર બહુ ગંભીર ગ્રંથ છે એટલે કે આપડા હિન્દુ ધર્મમાં બીજું બધું ખરું એમને પણ આ પોતા પોતાને બોધિત થાય એ સહજ આત્મદ સમજ એટલે નોર્માલિટી એટલે દાદા એને સહજ સ્વભાવ કયો કુદરતી સ્વભાવ કયો કારણ કે શરીર સ્વભાવથી જન્મે છે તે કુદરત સ્વરૂપે જ જન્મે છે અકુદરત સ્વરૂપે જન્મે એટલે આજના વ્યવહારમાં લોકો બન્યું છે બધું એમ એમ થતું જ નથી કશું કશું જ નથી થતું એને દેહ નામ કર્મ કે છે નામ કર્મ નામ કરો છે એના તો એટલે સહજતા તો અજ્ઞાધર્મ જ આપણને લાવી શકે છે એવું છે આજ્ઞાધર્મ નું મહત્વ અહીંયા રહેલું છે સુનિતાજી પરમાણુ માત્ર આપની પૌરાણિકતા કો પ્રાપ્ત હો જ એક કેવલ અહંકાર કેવલ જ્ઞાનચારિત્રખી લે એટલે કે છે વ્યવહાર માત્ર એ આપણે આગળથી લઈ આયેલા તે પૌરાણિકતા એટલે આગળથી કર્મકૃત લઈ આયેલા તે એમ કે છે એ પ્રાપ્ત હો આવી સમજ तारे एम कहवा माँगे जहाँ एक केवल अहंकार और दूसरी तरफ केवल चारित्र खिले हम्म शब्द ना अर्थ लिखे समझ लिखी पोते बहुत सारी समझ चेलु लीए अक्रम विज्ञान की स्वाभाविकता और ज्ञानी पुरुष के तप ऐश्वर्य से महात्मा दशा के साथ साथ रिद्धि सिद्धि भी खिल रही है ऐसे में ज्ञान विज्ञान प्रत्ये एक निष्ठ शुद्ध उपयोग हेतु जागृत संयम और पराक्रमी पुरुषार्थ की सम्यक समझ समझाने की कृपा करे सुनिताजी सम्यक समझ खी रही है तीली रही है तमज पड़ता जाओ जी समझ पड़ती जती जाए तुम आ सम्यक समझ आखो બધું ચારિત્ર છે આખું આપણું એ સમજ એટલે પછી ભેદભાવ ધીમે ધીમે ઓછા થતા જાય બધી જ રીતે હરીશ જોયા કરે છે કે સાહેબ છે બહુ થઈ ગયો હતો કે હજુ દસ મિનિટ છે રવિવાર લીધો એટલા માટે રવિવાર લીધો રવિવાર લેવાનું કારણ કે બધાને નિરાશ હોય હોય બસ થઈ ગયું ચાલો તો હવે સુનિતાજી આપકા અનુભવ બિલકુલ આ પૂછ્યા છે બધું કળાવવા માટે વિજ્ઞાન બીજું વિજ્ઞાન એ બહુ બહુ એને બહુ ખરેખર તપ એવા તપમાંથી નીકળે છે મેં તો બહુ જોયું છે એનું આપણે ખાલી ત્યાં તીવરીને જૈન જે એવું નથી હું તો પહેલા દિવસથી ઓળખી ગયેલો એને આ ખાલી માધમાં કશું જ નહોતું નાની ખાટલી પર બે હાથ પહેલી વખત લઈ ગયેલા જયમેશજી જયમેશજી લઈ ગયેલા તમે બે ત્રણ જણ હશો કદાચ રૂડથી જતા હમ ના એટલે કે આપણે હવે આપણને જો કરવું બીજો રસ્તો શું છે તાર દાદા હતા તો વાત જુદી હતી કેમ કાઢી લો કે છે બધું હા એટલે આવું છે હા એમ તો પેલું તમારે જુરુભાઈ સાહેબ જો જીસકા તરલ સ્વભાવ હૈ હંમેશા જલ સામાન્ય ભાવસે વ્યવહારમાં સમજાયું છે આપણને પાણી જલ એમાં તરવાનું એટલે ઉપર તરે એટલે તો શરીર તરે એના તરવાનું કહે છે પણ સ્વભાવ તરલ છે આપણો એને સહજ સ્વભાવ કહ્યું તરલ સ્વભાવ એને જળના જરૂર ના હોય પણ આ રવા છે એટલા માટે ઉપમાને આ બધું કેવું પડે એ તો સમજાય ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર દેવ ના સાહેબ તો ઓમ હ્રીમ ક્લીમ બી મંત્ર આ પ્રકૃતિને ખીલવવાના મંત્ર છે પણ જેને જેવા પ્રકૃતિ સમજાવી હોય આ જોઈ ને આમ જોયું એના માટે જુદા જુદા મંત્રો છે આ માતાજીની ભક્તિ પણ જુદી જુદી જાત જાતની છે સમજાયું ને એ બે પ્રકારની હોય પોઝિટિવ ભક્તિ કરનારા એને પોઝિટિવ પ્રકાર હોય અને નેગેટિવ ભક્તિ જાણીને નેગેટિવ કરું છું હોતું નથી ક્યારેય પણ એ પ્રકૃતિનો ગુણ જેવો હોય એવું કરાવડાવે સમજા હું પણ માટે સામાન્ય થઈ ગયો બહુ સુંદર એટલે કીર્તન એટલે ઉત્કૃષ્ટ કહ્યું એને ઉત્કૃષ્ટ એને પરાભક્તિ કઈ છેલ્લી પરાભક્તિ એટલે પોતે જ અંદરની ભક્તિ કહી શકે ભક્તિ જ્ઞાન વગર થાય જ નહીં કોઈ દિવસે જ્ઞાન અને ભક્તિ સિક્કાની બે બાજુ છે જળ અને જળમાં આપણને તરસ છીપાવવાનો ગુણ એ બે સાથે છે તો જ જળ આપણી તરસ છિપાવી શકે નહીં તો છીપાવી ના શકે આ જળ તો કેટલી પ્રકારના હોય છે એક કુદરતી જળમાંથી કેવી એ બધી વસ્તુઓ બનાવેલી હોય છે તો આજે અમેરિકા જઈએ ને તો ઘેર ઘેર છે ને આવડા મોટા ગોકવા ગળાના મૂકી રાખ્યા હોય અને બધા આવવાના હોય ને તો છ આઠ બધા મૂકી દીધા હોય પાણી જળ આપવાનું બધા જળ વર્તમાન જ્ઞાની પુરુષ દેદારી તમે શું કેવા માંગો છો સમજવા પૂછ્યું છે આપણે આની અંદર એક વ્યવહાર થી અને બીજું નિશ્ચયથી ज्ञान नो स्वभाव तरल हमेशा पहला समझाए कह સરળતા કે છે સમજણમાં સીધા પ્રકાર હોય એ શરીર સાથે હોય એટલે સમજણ એને લાગુ પડે છે શરીર ના હોય તો એને કઈ જરૂર નથી જ્ઞાન જ છે પછી તો હમ હમ એ રીતે સમજાયું ને તને ધરાવે જ છે અને એ તાકાત પ્રમાણે એ ઓબર્વેશન પણ કરતું હોય છે બોડી લે ઓબ્ઝર્વેશન થતું હોય છે અને પ્રજ્ઞા થી પણ ઓબ્ઝર્વેશન થતું હોય છે એની અંદર આસમાન ના થઈ હોય એવી સ્થિતિ એ તો જ્ઞાન થી ખુલ્લી થાય છે દરેક ખુલ્લી થતી જતી જાય એ વ્યવહાર નો અંશ છે આખો એ થાય નહીં તો આ વ્યવહાર કેમનો ચાલે આપડે બધા અલગ ડોલકમાં કઈક થોડી ઘણી સ્થિરતા રહે છે સમજાયું ને ના હોય તો એ પછી આઈ જાય છે આ બધું છે સમજાયું એટલે જેમાંથી વિપરીતતા બધી નીકળી ગઈ છે એટલો બુદ્ધિ ના ભાગ માંથી એ કુદરતી સમ્યક પ્રમાણ સમ્યક બુદ્ધિ થઈ જ જાય નહી સમજાયું બચ્ચું જન્મે છે તારે એ વિપરીત બુદ્ધિ હોય છે તે વખતે પથ્થર માંથી નીકળે બધે થી નીકળે છે આ બધા સંજોગો તો બધા છે શાસ્ત્રો વાત સમજાય છે કે ધેર આર મેની સિચ્યુએશન્સ વેર નોલેજ ફેઇલ્સ બટ બિહેવિયર હેન્ડલ્સ એવરીંગ આ વાત છે એ વિપરીત બુદ્ધિનું વધારે પ્રેશર હોય પ્રવાહ હોય એનો જેઓ જે પૂતગલના પ્રવાહમાં જેટલા આવ્યા એટલી આપણી વિપરીતતા અંદર રહ્યા કરોડે કોઈને મોટા મોટા વિચારકોને પણ ના છોડે એ તો વિચારમાં સોશિયલમાં બહુ સરસ લાગે તો બધાને ગમે ખરું બધી રીતે આજે લખવાનું વાંચવાનું આ બન્યું છે બધું સમજાય છે પણ રિઝલ્ટ ઓફ નોલેજ ઓર અધરવાઈઝ જેવું નોલેજ એવું બિહેવિયર વિપરીત નોલેજ હોય ઓછી હોય બધું મિક્સર વાળું હોય એનું જાત જાતનું એટલે જ્ઞાન જેવું હોય એવું એનું વ્યવહાર હોય તમે ચારિત્ર ભાષામાં પૂછો ચારિત્ર તો બહુ જુદો શબ્દ છે ચારિત્ર મૂળ પ્રાપ્ત થઈ છે આ મોટી એ તો તમને થઈ ગયું છે બીજ તો પડી ગયું છે બીજ કોઈ પોતે અહંકાર કરે એટલે નામ પાડે સમજી ગયો બહુ વિચાર કરે છે ના પણ જીવન બહુ ચોખ્ખું ગયેલું છે શું કરીશું બસ નમો વિત્રાયાય નમો વિત્રાય નમો રીયંતાણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરીયાનમ નમો આયરીયાનમ નમો વજયાણમ નમો વજયા નમો લોય સવસાઉનમ નમો લોય સવસાઉનમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સબ પાપ વિનાશનો સબ પાપ વિનાશનો મંગલાણમ ચ સમેસિન્ મંગલાણમ ચરોહી મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદે ઓ નમઃ શિવાય જય સચિદાન જય સચિદાન આપણા દાદા ભગવાન ના અસિહ જય જય કાર અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દા ભગવાનના સિિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો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 અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જ